બે જંકા પડી ગઈ છે મને શું થાય મને શંકા પડી છે આગળ હું લાગે ભાઈ મારે મને તમારી શંકા આવે છે શંકા કરે તે કાગળ લખ્યા પકડાવે નઈ સાત મને ભેગો થાય નઈ તો પેલા ખબર ના પડે કાગળ કેટલા બધા પ્રેમ કરેલા કે પંદરસો માણસ જમનારું હતું ત્યાં આગળ આપડે એમને લાગ્યું ને અભેદ માં કોઈ જુદું લાગતું પંદરસો માં બધા જ હતા ને એક એક જ મહત્વ એવી રીતે એના વિચારતા ન હોય તો આજે નિર્ભરતા ન હોય તો જ વાત નિર્ભરતા તે હોય મનુષ્ય માત્ર જો એ નિર્બળ છે ભગવાન નિર્બળતા ગઈ જ ભગવાન છે આ વાક્ય બહુ જરૂર ભારે લખ્યું હતું એટલે કવિ ના બધા બી લખી આપણું બધું બધા કમ્યા તમારી પણ કાગળ લગાવ્યું કેમ કહ્યું કાગળ કેમ લખે હું કશું જ નહીં કરતું જ નહીં એ મારા જુદા છે જ ઓ આ કે બારે કે લોકોને સમજાય નહી પડે આજ બજ ના પડી તો બધી હા એટલે સંકાગરન તો દેર પડી જાય શું થાય કોઈ પણ બાબત નહી કા કે કે દેર પડી આ બાબતમાં સંકાઈ તો બહુ મોટી વાત લો સમજવા દે ઉત રાખ કે એક એક વાત આય સારુ મારે માથું ગુન્ધલ માં ઘર માં ન ગાલે આજ દિલ છબેને જાણે ઘરે ની પાર આતી પંજો નથી છતાં એમ પોતા આગળ શું નથી અભિપ્રાય આગળ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 પણ તમે એ ભાવ ને પાછા પાડવો આવે છે એને નબળી છે બિચાર મારા માટે ખરાબ ભાવે ગાળો ભરે દાદા છે તેવા ભાવ આવે મને વાંધો નથી પણ એને શું કરવું એ દવા બતાવું પડી જાય બિચારો કરવાની અમ તો પડી જાય પેલો માડે ગુના કર્યા હોય તો તમને ગુને થવાનું ગમે નહિ એટલે હું શું કરું કે મારો તો નફો એવડો મોટો છે કે જણાવી હા એટલે આટલી શક્તિ જેટલી જેટલી મારામ શક્તિ છેક્તિ છે ફક્ત જાણી નથી એટલું અને લૌકિક રીતે ચાલ્યો છું લોકો જ્યાં કહ્યું આગળ માની લીધું કે આ બરોબર છે આ સરસ છે અલૌકિક રીતે જાણવું છે પહેલેથી જ આવવું છે તે વિરુદ્ધ ચાલવાનો સ્વભાવ છે પણ એવું પણ એ પહેલેથી રાત્રિ દિવસ થાય છે કિયુગમાં આવે એટલે આપણને બધું બુઝામણ ઉભી થાય કારણ કે આ યુગ કર્યું છે એટલે કલયુગ ના તો શું કરી કે સતયુગમાં જેટલો અત્યાર હરણ કરી દેનારો પણ મોરે કેતો હતો હું તમારી છોકરી હરણ કરી દેવાનું ખબર ને અને આ તો બેન બેન કરતો જાય આપડે ભાઈ તો બેન કરશે ને આપડે કઈ જોડે રાખે છે એનો ઉપાય થઈ જાય એકાત્મતા હતી અને આ શું જુદું મનમાં જુદું વાણીમાં બોલે જુદું વર્તન માં વર્તું જુદું એમને બધું થઈ ગયું ખરાબ તેથી આક્રમ માર આક્રમ એટલા માટે શ્રમિક માં છે તે સરસ ચાલે તેનાથી વિમુખ છીએ પોતાની સત્તાથી વિમુક્ત થયો છે કોક ક્યારે થઈ ગયો મોટે મોટા રાજ માલિક જેવો સત્તાથી ક્યારે થઈ ગયો થઈ ગયો છે ચિંતા બૌ થાય છે તારું મન થી શું જ્ઞાન થાય જાય તો કોને કીધું હું કોણ દીપક ને કહે છે તો દીપક તમારી એટલે આ કરવું સાહેબ ના સુધારો તરત જ આમ એટલે એની માટે કર્યું હાજર જ રહે તે વખતે પણ પોતાનું શુદ્ધાર્મ પદ હાજર રહે કે ભાઈ આ દીપક ને સાચી એમાં પરિણામ પોતાને પગડતા તે વખતે પોતાને જાગૃતિ રહે પરિણામ હાજર રહ્યા કરે આ પરિણતી કોની ઉભી થઈ પોતાની પરિણામ કયા ભાગ સામાનો કયો ભાગ પોતાનો શુદ્ધાત્મા કયો ભાગ સામાનો શ્રદ્ધાત્મા કયો ભાગેક્ટ આત્મા અને બે વચ્ચે નો ડિમાર્કેશન નિરંતર આયાત કરે કોઈ પણ જગ્યાએ